જો મનુષ્યો છે જાનવરો બધી જ છે क्ष मार्ग ना खुला होकर न हो मार्ग बंद गये के फेर पड़ जाए जय ते एक अवतारी थी सके મહાવીર ક્ષેત્ર માં જઈને મોક્ષ જઈ શકે એને જો જ્ઞાની પુરુષ મળી જાય ના મળે તો કોઈ રસ્તો નથી રસ્તો કોઈ જરૂર નથી રસ્તો અહી શકે નહિ તો પ્લેન વેન થી જઈ શકે નહીં માણસ કોઈ જઈ શકે નઈ ભગવાન ના જઈ શકે મહાવીર ભગવાન વાતાવરણ આખું ખલાસ થઈ જાય તો અહિયાં શું થાય અહિયાં એટલે લાયક થઈ ગયો ચોથા લાયક આથી સાવા માણસો અહીંયા હતા એવો માણસ થઈ જાય તો પછી ત્યાં ખેતર જ ખેંચી લેશે તમારે અહિયાં આગળ જ્ઞાન લીધા પછી સંયમ આવે સંયમ આવે એટલે કોઈને ખરાબ કોઈ ગાળો દે પણ એના તરફ ખરાબ મન ના બગડે તો ડોલર બે લોકો લઈ ગયો કોન બગડે ને એના તરફ ખરાબ ભાવ જ ના થાય ને એટલે રોજ આટલું ત્યાં ન થાય તો એ તો આને લાયક થઈ એક મિનિટ પણ એક વર્કમાં નહી હતો બે વર્ક અમારો દરેક થોડોક હજુ કદાચ વિધિ થાય ત્યારે વર્કમાં બાકી ખાતી વખતે નાતી વખતે બે વર્ક માં બે વર્કતા પણ હોય શું કહ્યું બધું મારે બે વર્ગ જ હોય અમે પણ દાદા એ લોકો નવડાવતા હોય તમે તો જ્ઞાતા દર્શાવે બે વર્ક કેમ ના થયા એમ ના ખબર પડે બે બીજા કામમાં છે અને બીજા માણસો બીજા કામમાં પડે રહી તો આપણે ઘરે ખોવી ગયો કઈ ખોવાઈ ગયો એવું તમને એવું ના ખબર પડે દરે કામ એટલે દાદા તમે એમ પટેલ થઈ જાઓ કે શું થાય ના એ જ્ઞાની પુરુષ એટલે એમ પટેલ નહીં એમ પટેલ એ આ બળી જ્ઞાની પુરુષ છે એટલે નહી તો વિધિ પડે નઈ અને પુરુષ હોય ત્યારે દાદા ભગવાન વિધિ કરતા હોય ત્યારે તમે જ્ઞાની પુરુષ ના તો દાદા ભગવાન ક્યાં જાય ત્યારે દાદા ભગવાન તે જગ્યા મારું એ તરફ દ્રષ્ટિ ઓછી થઈ જાય બંધ થઈ જાય ને મારી એ દ્રષ્ટિ બંધ થઈ જાય તમારી દ્રષ્ટિ જગ્યાએ શ્રીમંદર સ્વામી હોય બીજી હોય બીજી જગ્યાએ હોય એ તમારી વિધિ કરવાની હા દાદા તમે હમણાં કહ્યું ને કે મારી દ્રષ્ટિ જ્ઞાની પુરુષ હોય અને દાદા ભગવાન તરફ ઓછી હોય તો એ મારી કહેવા વાળો કોણ છે એ વખતે કેવું નથી નારી ને ક્યાં મારી દ્રષ્ટિ જ્ઞાનીમાં હોય અને દાદા ભગવાન માં હોય એવું કહ્યું તમે એવું ના થયું શું કહ્યું દાદા દાદા ભગવાન તરફ ના હોય બીજી જગ્યાએ હોય મારી આપણ મારી સેવા વાળો કોણ દાદા એ જ્ઞાની પુરુષ એ જ્ઞાની પુરુષ જે ડેવલપ થતો થતો આય ડેવલપ થતો થતો આ રહીત થયો એવો ડેવલપ આ ડેવલપ થતું થતું આ રહીત જે થયેલો ડેવલપ પોતે ઉડી ગયો અને તે દુખને જાણતો બીજી વિકલ્પ કરવા મધર અને છોકરો મધર સી રીતે છોકરો સી રીતે એ બધું ધારા કરશે આવું ના હોય શું કહે બે જ વાત બીજું કોઈ છે નહી કોઈ છે નહી મોક્ષ ફોરતો તે થાય અને એક ભગવાન છે મોક્ષ સ્વરૂપ છે બેઠા હતી બઉ પ્રસા ગુજરાત દાદા રામભાઈ કે છે તમે કહ્યું કે મને મોક્ષ ની બઉ નથી તો કેમ એવું છે દાદા મારે શું ઉતાર મોક્ષ થાય એલો જ લાગે છે મોક્ષ કોણ ઉતાવળ ક્યાં જલ્દી દુઃખો થી છૂટવું હોય ને એ ઉતાર કરે મારા મુખ થયેલો જ મારી છે આગળ વાતચીત કરો બધી હો બધા ખુલાસા થાય જ્યાં ખુલાસા થાય નઈ ત્યાં બધી માણસ મુશ્કેલી મુકાય છે તમારા મન ભાવ એવો હોય છે મારો એક ભાવ છે તમે શીખવાડું છું કે ભાઈ જગત કલ્યાણ કરવાની ભાવ ને કોઈ માણસ રખડતો હોય સંતો આવી ભાવના કરે છે ને એનું વાતાવરણ ફેરાય છે શું થાય છે એનું વાતાવરણ થાય છે તમારા બધા અસર થાય અને આપડા આપતો પુત્ર કામ કરી રહ્યા છે ને ત્યાં દુઃખ ઢીમોર થઈ જાય આપત પુત્રી પૈસા પુત્રી આ વિક્રમભાઈ પૂછે છે કે તમામ તમને સિમંદર સાવિ સ્વામી સાથે કેવી રીતે મિલાપ થયો થયેલો છે એટલે આ અનુસ્થુ શબ્દ થી વળન હોય ને આજુદી વસ્તુ છે પોતે જાતે જ એ પર આવે ત્યારે ખ્યાલ વા આવે છરે હોયા છે હું આપ લોકો વાત્યું છે એમણે તો એ શું છે અને ક્યાં છે એમ જાણું છે વીસ તંકો એટલે વર્તમાન વીસ તંકો વિશે જાણું છે હુ વર્તમાન વીસ તંકો વર્તમાન વીસ તંકો હા કે એટલે શું છે એમ એટલે નામ ઓછે દેતો તો તો નામ હોય છે સ્વામી નું નામ છે બીજા ઓગણીસ નું નામ છે એટલે આમ તો ચોવીસ કહેવાય ગયા ટોટલ उदय ज्ञापी कूण्य उदय थो हो ज्ञा खे अवय करे उदय करे पुर्सा पुर्सा थे જ્ઞાની પુરુષ ને તરફ ખેંચ્યા એક વાર તે ઉદય સારો ધર્મ કેવાય પુણ્ય કેવાય ત્યારે પછી કોઈ મિત્ર ને જોડે વાતચીત કરે તો મિત્ર કેસે તમને કેવું રહ્યું હતું અને જ્ઞાન લીધા પછી પણ એવું જ રહેશે દુનિયા દેખાય પોતાનો દાપણ નડે ફો પોતાનો જે ડાપણ હોય ને તે ફોર્મ ઉઠાય પણ કેવું હોય લીલોભાઈ ભાવિ વગર ના વખત બહુજનક જે જ્ઞાન થી આખું બ્રહ્માંડ દેખાયું જ્ઞાન પ્રાપ્ત થયું ને તે વખતે જો કદી અમને અમર રહ્યો કઈ તે પોતાનો ડાબી જ્ઞાન લેવું જોઈએ હું કંઈક જાણતો નથી અને કરી ફરી જ્ઞાન લેવું એવું હું કંઈક જાણતો નથી પેહલો જ સરતો નથી અમને એવું લાગતું તું જ્ઞાની નતા થયા નઈ અત્યારે હા કે મારા જો દકડવાળું કોઈ હશે એવું લાગતું જ્ઞાન થયા પછી ન્યાયથી જોયું તાર મારી જાતને મેં જોઈ જ્ઞાન થયા પછી દાઢી કરતા નથી આવડતી એવી મને લાગ્યું અને તેતું જ્ઞાન થયું તાર મનમાં એવો કોઈ એક જ દેખાતો ને આવું લાગે ત્યારે આવું મેડને ખબર પડે ને જાય ન્યાય થી જોઈ ત્યા મને કશું આવડતું અને તેથી આ ધંધાની વાત એ બધાને કહ્યું આવું છે હું સમજો ગમ આવડત કરું ને આમ કેવાય ત્રિકાળ સત્ય હોય એમ આવડત આ તો ઘણી પછી પાછું બીજા કમો ખોટ જાય આવડત ક્યાં ગઈ આવડે ચાલતું નથી હોય કે ઉધર ગયો પણ ભૂલ છે એ બધી ખ્વા કાઢે ફરી એવી ભૂલ ના કરે એવી સમજણ હોય કે બધા સમજણ હોય પણ કર્મ આડું આવ્યું હોય તો શું થાય રામચંદ્ર કર્મ આડુ આવ્યું નઈ ધર્મરાજા જેવા કે આ દ્રૌપદી મૂકી ગયા અરે દ્રૌપદી હવે ડાહુ સવા પૂરું કરી ગયેલા એટલે આપડે લોકો રસ્તો દેડે છે ને કે આ લોકો આવું કર્યા છે મને તો આ દુનિયામાં કોઈ દોષિત દેખાતો નથી એટલે હું અવરભાઈ તમને કહું નહિ એટલે તમારે તો તમને આખું જગત મને નિર્દોષ જ દેખાય અને છે નિર્દોષ આ ચોર છે તે ચોરી કરે છે એના કર્મ ઉદય ને આધીન કરે છે એની શક્તિ બાજુ ઉપદેશ આપે છે કોઈ દેશી છે એવું અમને દેખાય દાદા જશભાઈ પૂછે છે કે આ રામાયણ ને મહાભારત ની જે વાર્તા છે खाली वार्ता घटी का खरेलू खरुदी सीतार लख्य बुद्धिशाही मानसे आ सज कौ आप महाभारत ने राय सारूं पर चाले कर બધાને ખબર નહીં બધાને ઊંચી લેવલ બોલતી થઈ ગઈ એટલે એમાંથી બંધ કરીને આગળ જતો રહે ને પણ ત્યાં સુધી ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ લોઅર સ્ટેન્ડર્ડમાં છે ત્યાં સુધી ચાલ્યા કરે અને માંડ વાગે નહીં વાસીને ખણણ ખણમ ખણમ ખણમ અને માંડમાં તણમાં આગળ પછી જીમ લાડવા થઈ ગયો એવું ઊલતીકડા હવે બધા આનંદ છે લાડવા સાથે જ કામ છે એ લોકોને લોકો બીજી કઈ ઉડાવાની વાત કોમ નથી આ તાસળો છે ને બધા બધા પુસ્તકો આ છે મોટા મોટા આચાર્યો લખેલા છે આ મોટા મોટા યજ્ઞ લખેલા છે બધામાં મહારાજ એવું જ્ઞાન દેખાય પણ શબ્દે શબ્દે ભૂલવા એટલે પાને પાને ભૂલો વાળું પણ એ ભૂલ કાઢવી મુશ્કેલ છે ને ભૂલ કાઢતા હોય છે મારા જેવું જ્ઞાન લોકો પાછા હોય નહીં અવિરોધાભાસ છે અને કોઈ સિદ્ધાંત નો એક ટુકડો ના હોઈ શકે સિદ્ધાંત વિરોધાભાસ ક્યારેય પણ ના આવે આ સત્યાવીસ વર્ષથી બોલ્યા છે પણ એક સેકન્ડ પણ વિરોધાભાસ નથી આવ્યો જે બોલ્યા છે તેને જ હેલ્પિંગ કરનારું ભાઈ તો હવે આ વિરોધા પાછ સમજ પડે નઈ માણસ દોરવી જાય બને કે ના બને બનેતા હતા તમારે જેવું જ લખેલું છે એમ કે ના હોય નહીં તારે કગેદી આ એમાં આ એમાં બે કેદી દીરા એ મુકલતો મારા હસબન્ડ છે એમ કેતી દી પરિગોચે દેકના હસબન્ડ છે કે આવે કે તમારી ફાઈલ છે એવું બને પણ દાદા અહીંયાય ક્યાં યાદ જ નથી આવતા કે અહીંયા આવી તો યાદ જ નથી આવતા યાદ જ નથી આવતા જો ફાઈલ દેલી ચાલુ જે આપશે ગીતા પેલું કહ્યું છે મન થી માલોજી જશે કૃષ્ણ ભગવાન ક્યાં છે ત્યાં મારી જોડે બે કઈ કૃષ્ણ ભગવાન નો આ લાયસન્સ છે શું છે આ લાયસન્સ કોઈ પણ માણસ તૈયાર થાય આઈ વિધાઉટ માય થાય એને આ લાયસન્સ પ્રાપ્ત થાય છે શું માય ત્યારે મમતા બિલકુલ ખરાબ થઈ ગયું લોકો કૃષ્ણ માં ભગવાન ગીતા સમજી બેઠા લોકો ગીતા ગીતા કૃષ્ણ ભગવાન એવું ના બોલે લોકો એવું સમજી બેઠા એ જ આવે આયા કરવાના પોતાની મિલકત હોય એવું થાય કેટલા તીર્થકોલિકા શાશ્વત शाश्वत शरण शरीर चता अशरी बाव शरीर चररी भावे विचरे सर्व्ञ ने वंदन करुचु विचरे सर्वज्ञ ने वंदन करुचु ભાવજી મોટું નાનું વાત છે એક ત્રીસ હજાર કમાતો માણસ હોય બરોબર તમારું ઘણું થાય એનું કશે સવાલ પણ પ્રેમ એની પાસે પ્રેમ ઉછાળો શું આવે છે ભગવાન માટે તે ઉછારો એ તો બેન તો કાલે મને કહે કે કાલ પણ હું તો બંધ થઈ ગયા પછી આ બગાડીએ વખત બગાડીએ બી નક્કમ હશે ના એ નક લાગે અને પછી આ દર્શન માં ધ્યાન ના થયા એ તો રોજ આવે દર શુક્રવારે જવાનું એ દાદા આવ્યા પેલા નથી આવ્યો જોવાની બહુ જ નથી આપડે નીકળી ગયો એનો બેન આવો તમે સારામાં અમેરિકા સ્ટ્રોંગ પિલર થઈ ગયો પેલા પંકજભાઈ બોલ્યા હમણાં નથી વાળા મને એમ કયું કે મારી પાસે મીઠો લીમડા નથી તો મારે ત્યાં શોર છે મને એમ થયું કે ચાલો હું આપીશ પણ પાછળ તરત ભાવ ગયો કે કોઈ દિવસ કામ આવશે તો એ શું કામ આવે માલ ભરેલો જાત નો માલ ભરેલો ડાક્ટર સ્વીકારો આ બોલે ડાક્ટર કે આવો પધારો એક વામ લાગશે બીજા ના બોલા હોય અને બીજા કેટલાક માણસો આવો બોલે તેની પાસે પોતાને એવી હોય કે એને જેટલું આવો બોલાવે જરૂર છે એટલું એ પ્રમાણે બોલાવે એટલે મારો આવો બોલવાનું એ છે મને તો પેલા આવો ના આવો બોલ ના બોલે પછી પોતાના બોલાવે આવો બધા કામ લાગશે દાદા આપણા એમાં આપડો હેતુ નથી હોતો એક પણ સત્સંગ એવો નથી કે હું કોઈ લાગશે હજારો માસ પણ એમ એવું નથી કે મારે કોઈ આમ લાગશે એ મે ખાસ જોયું અને પ્રેમ પુષ્કર દવાનું દુકાન વાળા શું કામ લાગવાનું ના એવું ધારા દવા આવો વધારો પેલા ના કરે જ્ઞાન તો મને ધ્યાન જવું નઈ ને મારે તો આવે એટલે આવો બધા દરેક દરેક ને હગાર વાળા બધા ન બોલાવાનું લોકો ને લોકોમાં એક નાનીકો શા માટે બોલવું પડે બધું બોલવાના કારણ કે આત્મા નો ઉપયોગ પૂરો થયો નથી ત્યાં સુધી પેલા ઉપયોગમાં રહે આત્મા નો ઉપયોગ થયો નથી ત્યાં સુધી આત્મા જે સાધન છે તે સાધનોમાં ઉપયોગ થાય એનો બરાબર અને આપડે સાધનો ઉપયોગ જતો રહ્યો છે અને અમારે તો બાળકી નિર્દોષ વાળી છે બધી હોય કઈ અમારે ગઈ એવું નહિ ગુપ્તતા ની તેવ નહી કઉ શીખરે શું શીખે શીખવે ભગવાનથી ખાવા પીવા ને કહે તું ખાલી વેડવી રાટલી રસ રોટલી ખા ની રાખી કોણ નાખે લોકો વધુ ઉઠાવે છે રસ રોટલી ઉઠાતા લોકો તો જીખવે છે તો વધુ ઉઠાવે તે પોતાનો ઉપયોગ એમાં જ રાખવો પડે અને અમારો ઉપયોગ આત્મા સહજ હોય બીજું બાજુ એ લોકો બાર વાર જાય ઓગણીસ આઠ પંચ હવે લાંબા આપણે આપણી રુંગમ બેસી સર ઠંડક કરી તો ભવાની સંતો આવવા છે હા તો એવું કરીએ દાદા ઓકે ઈઝ ગોઈંગ બેક ઈઝ ગોઈંગ ઈટસ હા ઓછું છે મારા દાદા દર મસ્તર તરત આમ નીકળી ગયા આ બધું લઈ લે બધું બધા ધર્મો વાર્તિક નથી બધા ધર્મો ફેક્ટ ને જાણતા નથી ફેક્ટ આંગોળી કરે છે કે આ બાજુ ફેક્ટ છે બધા ધર્મો રિલેટિવ છે કે And, and that religion, which shows the path, the absolute path, is called real lavati religion. That's right, yes, oh yes, yes. No, but, but that's the more reality. real is antonati, real is antonati, what is real? All the religions will eventually have to know what is real. What is real and what is relative, yes, right. you must know what is relative. All these religions are relative, mm. and you have to know David Can I class last night I was watching the uh I don't know, there was a story on the television mm -hmm. who was speaking about uh, meditation and mm -hmm. something else I can't get it can't get yoga. it not, uh, yoga not the yoga yeah gym gym yeah that can can't an med med accidental meditation and that is the main subject Yes, that's right, you know, મને આ બધું બૌ ગમ્યું છે ધર્મ માં Much sure. than that. I understand, but not so much. Thodu, thodu gujarati, ટું No, no, no, no. What is your name? Dennis DiMello. <coughs> hmm? Dennis, DiMello. Dennis. Dennis. Dennis. Dennis DiMello. Dennis. Dennis. Is it correct, you are Dennis? Oh, yes, sir. Your ha. name is Dennis, not you. Yourself is not Dennis, your name is Dennis. Oh, I have said Dennis. Your name is Dennis, it is correct, but who are you? Your name, your name is Dennis, not you. Your name is Danish, is correct. Hmm. But not you are Danish. I'm, I'm an individual. Oh, wait, we have teach you, individual. We have teach you. You must know yourself. Who, who is yourself, you must know. Then all religious ends there. That no, is the end point, no that, sir, absolute mind. point, absolute point, independent. All religions keep men independent, and this is independent. See, so relativity keeps in your uh, dependency, and reality keeps in your independency. absolutism. So once you know your own self, your own soul, then and then only you can do that. Satsangya, Dadaji, asari na malikraya na si, no tension, since... Since 1950, since 27 years, Dadai is not the owner of the body, not the owner of the mind. He uh, is separate from all of these things, yeah, like the person is... Yes, but how how one achieve this? I mean, mm -hmm. I, I I I mean, want to become ...become Yes, can can say that I have, have, it, have the ultimate? How can I know it, Because like Jesus, like Jesus, અને મને કેવી રીતના ખબર પડે કે મેં આ છેલ્લી પ્રાપ્ત કરી છે Like even Lord Krishna, mm -hmm. matter, we, we know that બુદ્ધ મોહમ્મદ પેગંબર એ બધા એ છેલ્લી દશા પ્રાપ્ત કરી પણ આપણને કેવી રીતના પ્રાપ્ત થાય આપણને કેવી રીતે ખબર પડે કે આ પ્રાપ્ત થયું એમ આપણે કઈ રીતના પહોંચી શકીએ તે તમને પહોંચાડી શકેટ There you, uh, you need not to do anything but only just uh, go and ask him, like, I want to get this to eat and please help me. And that too, how? Egoism ends here. Ends here. Then you are complete. E here, egoism ends. Come on, egoism ends. <laughs> Has created this એટલે કે જુદી જુદી ફિલોસોફી હોય છે મેં પૂછ્યું તમે શું માનો છો તો કે હું માનું છું કે ભગવાન કોઈ કઈ વ્યક્તિ છે કે જેને આ બધું ક્રિટ Créëts karju haï. Nobody is created of this world at all. Nobody is created of this world. The God is created is correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint- not by fact. By fact only scientific circumstance, providence. The world is the puzzle itself. God has not puzzled this world at all. God is created is correct. by Christian viewpoints, Indian viewpoints, Muslim viewpoints, not by fact. God is created, is correct by relative viewpoint, not by real viewpoint. Why this God's impression arises? Why God created this God? And uh, if He has created and He is governing this world, then why બધા બળી રહ્યા છે સળગી રહ્યું છે બધું જગત આખું સળગી રહ્યું છે એવું કેમ આ ભગવાને જો આવું કર્યું હોય most of the most of the uh of the boys even probably use Lutheran Yeah. You're yeah. Catholic or the God the Lord